છોકરીઓ કેવી દેખડી એને હવે છોકરાવાળું પાવડર પાવડર લગાવે ના દેખાય બાપુદે દેખાય નાથ ભગવાન કેવા હમણાં લોકો કૃષ્ણ ભગવાન હમણાં હમણાં પણ કઈ ગુના નથી વધુ સારું સારું આપડે કેવાય લઉં કે ગૌરંગ આ બાબત ગૌરાંગે ગૌરાંગે ગૌરાંગે તે પછી લોકો પૂછે છે મને રાજા છોકરા ના હેવા રૂપાળા ગોળા છે ગોળા લાગે તો ગોળામાં નુકસાન છે દોડ દેવું એ તો પછી માણસ કોઈ પણ વસ્તુ નુકસાનકારક હોય દરેક વસ્તુ નુકસાન નુકસાન બધું માણસ એટ્રેક્ટિવ થાય વધુ માણસો થાય સો ટકા નહીં ટકા રાખે નઈ જોવા બોલાયુ ગૌરાંગીરીંગી <tododaki> જેતર તેલા પર્યાય બો બો તો કે તે મારી ખરી હે ભાઈ ખોટી હે બજે રાતボルતા થા કક્ષાલા કેડા રેકો દાદા કે તને કહેતા હો તો કઉ एक एक मिनट एम नहीं आ एक आवाज एक आवाज है देख अरे तो ज्यादा ही रहता है ना हम तकलीफ बाद नहीं सूखाता है एम एम एम एम तो रहा બધા એટલે એવું કેતર રાખવું ચાર ખેતર રાખવું પણ ગર આવી છે તમને ઠીક લાગે તો મારે કહેવાત કામ લાગે છે એટલા માટે કેટલાક છોકરાઓ મળી ગયું હોય અને પછી ગુજરાત થયો હોય તારે કામ લાગે તો આગળ આવું કેતા એ જોય એ ના બની લોકો જાય કોમ્પ્લેક્ષ નીકળી જાય કવિરાજ પૂછે છે અંતર શાંતિ અને આત્મશાંતિ નો શું પે અંતર શાંતિ અને આત્મશાંતિ બરોબર નિરાકુલ રાખે નિરાકુરતા લાગે શાંતિ હાથમાં તો શાંતિ જ નહીં હાથમાં તો હાલ ન શાંતિ પણ મનની ગયો ણ કામ કરતું બંધ થઈ ગયું હોય બંધ થઈ જાય ને બંધ થાય ને પોતાના સમજાય નઈ એટલે પછી બંધ બંધ કોઈ નઈ થાય કોઈ નઈ થાય થઈ જાય આત્મ શાંતિ થઈ જાય આત્મશાંતિ પહેલી વાત સાંભળી હોય એના ઉપર કેશો કર્યો બંધ થાય ને ની નશા વાળું બંધ થાય આપે આપ આત્માનંદ હોય એનું શાંતિ ના શાંતિ મન નહી શાંતિ અંતર મન થઈ જાય છે આત્મ શાંતિ થાય એવો શબ્દ નીકળ્યો એટલે આત્મ શાંતિ ને તો પછી અંતર શાંતિમાં શું થાય બંધ થઈ જાય અંતર દખલ કરે છે ને દખલ બંધ થઈ જાય પછી જ્ઞાન માં ધ્યાનમાં ધારા ગાળે ખોરાક નું ખોરાક ખાઈએ છીએ એનું ઘેન નશો નશો નથી કર્યો કશું નશો નથી કર્યો કશું પણ આ ખોરાક ખાઈએ એનું ઘેન ચડે એલાનું ધ્યાન છે આવે ખરી મન ઉછળે નહી બુદ્ધિ કામ કરે નહીં અહંકાર ઉછળે નહીં મન મન એપ થરી જાય ચીપ ક્યાંય ભટકે નહીં એવી અવસ્થા આવે ખરી એક તો ચાલતું ના મ ચાલુ હોય પણ ખબર ના પડે એટલે બંધ થાય ત્રાસ બંધ કરે એટલે વખત મન સ્થિર થાય ના એમને શ્વાસ લે શ્વાસ બંધ કરે ત્યારે આપે કહ્યું કે મન બંધ થાય પણ બીજું બીજું તો ચાલુ રહી શકે છે આપણે આપણે ઘણા બધા ચેતવો આગળ બુદ્ધિ અહંકાર બધા નહીં બધા કેફ નો અંતરાય ના હોય તો બઉ જાય તો અંદર ખુદે કેડે કેવી રીતે એનું જાણેનું કેન ઉડે કઈ રીતે જાણેનું કે ઉડે કઈ રીતે ઉડ્યા કરે ને કેપ એ કેપ કો કલાશ કઈ રીતે કલાશ કઈ રીતે થાય કલાશ ઊ ઊપર નહી થાવા દે ઉત્તરણ નહીં એટલે કે આ બંધના થાય પછી બંધના એ ઉડ્યા કરે નહીં ઉત્તરણ નહીં થાય એને ઉત્પન્ન ન થવા દેવો એ કઈ રીતે બની શકે ના પ્રા માટે શું કરીએ તમે એવું એને